कर समझ जगत भौतिक पदार्थों मन आकर्षाये समझवा छता જે ક્રિયાકારી સમજણ હોય સમજણ થી ક્રિયા હતું જેમાં એક નાનો છોકરો હોય ને તે બે શીખીઓ હોય દવાઓ એકમાં વિટામિન નો પાવડર હોય અને એકમાં પોઈઝનસ હોય તબેટ પાવડર તો આપણે છોકરાને તબેટ પાડીએ જો તારી આ વિટામિનની દવાઓ છે આમાંથી લેજે અને જો આમાંથી લઈ તો મરી જઈ જશે તેઓ ભાઈ એ છોકરો મરી જાય શબ્દ ખોપ્યો એટલે કઈ એને સમજી ગયો નથી એ બોલે થયો છોકરો કે આ દવા લે મરી દેવાય પણ ભરી જવું શું એ સમજતો નથી જો આપણે એને શું કહેવું પડે કે ફલાણા કાકા જો પેલા મરી ગયા ત્યારે બાંધી ગયા હતા અને ત્યાં બહારી ને લેતા એવું આ દવાથી થાય એવું એક્ઝેક્ટલી જ્યારે સમજ પડે ત્યારે ક્રિયાકારી થાય બધા કાર્યો થાય તો એ માટે શું પ્રયત્ન કરવા એ સમજ ક્રિયાત્મક થાય તે માટે પ્રયત્ન શું કરવો ક્રિયાત્મક સમજ એવી આવે એના માટે શું પ્રયત્ન કરવા મે આ લોકો જોડે હું વિગત વાર તમે સમજણ પાડું એટલે સમજણ જ ક્રિયા કરે તમારે કશું કરવાનું તમે ઉદ્દા કપો કરવા જાય પકડી જાય બરાબર એમને એમ કઈ લગત ત્યાગ કરતા એ ફાયદા ના થાય ત્યાં તો વધે જાય ને દર્શન થી કામકાળી નાખીએ બીમાર ને આઠ ની દસ્તી અને એમના બે લક્ષણ અને જેવા કેવાય છે શાસ્ત્ર જ્ઞાની કેવાની શાસ્ત્ર જ્ઞાની પંડિત પંડિત જુદા રાષ્ટ્ર ના જ્ઞાની એ પંડિત પંડિત એના અર્થ બે છતાં આત્મા જળેવો નથી આવડું બધું શાસ્ત્ર હોય ને તેની ઉપર ઉપર લખવામાં આવે છે શાસ્ત્ર ની ઉપર કે જેને આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યું શું કે જાણ્યો હોય તો આ પુસ્તકો માથાફોડ કર્યા કરે અનંતોડો કરી શું કે